પોતે રિલેટિવર્મ સાચા નહી રહ્યા જો ગથ મત હોય તો એક પણ સાચું ધર્મ હોય નહિ ના હોય છે મત વધાર વંદન છે જો આજે જૈન ધર્મ એ વિતરા ધર્મ જ નથી ધર્મ થઈ ગયો સંપ્રદાય ના હોય સંપ્રદાય એટલે એકાંત હોય મુસ્લિમ હોય બધાને અહીં જૈન હોય ક્રિસ્ટ હોય બધાને માફક આવે એવા ત્યારબાદ માણસ હોય એકાંતિક હોય ત્યાં કોઈ જાય નહી એક જ જાત બધા માણસ આવ્યા કરે મતવારો મતવારો બધા મતવાળા ભેગા થઈ માધું સમાધિ થાય માર્ગ છે એ સમાધિ નો માર્ગ છે વિતરાગ વાણી થી સર્વ દુઃખ નો સહી થાય વિતરાગ વાણી થી સાંભળતા સહી થાય એ ની વાણી એવી છે નિદરાગ નું વર્તન એવું છે નિદરાગ ની ભાષા એવી છે નાનપણ થી અંદર થી નથી ભર્યો એમ કેટલી ઈશ્વર થી કપા છે અંદર થી ના પાડે અનસમજ માં નાનપણ તો મને એમ લાગે છે કે પૂરો નું શબ્દ અંદર કામ લાગે કે અને આ તો મત ને ઘ છે તો મો નહી ગરમ પામે નથી આથી પાછી ગરમ પામે નહીં આજે ગાંધો ના આવે આ માણુસ અવતાર જતો રહે આ કે રવ્યા આત્્યાન થાય ને એ જાનવરના અવકાર ની નિશાની હા તો જાનવરના અવતાર નિશાની ભગવાન કઈ કહેવા આવે ને ભગવાન આ તો ધ્યાન રૌન થાય એ શું થાય એનાથી ફળ શું મળે મનુષ કોણું ના મળે મનુષ્ય તો અર્ધું ધર્મ ધ્યાન હોય અને અર્ધું આત્મધ્યાન હોય ત્યારે મનુષ્ય કોણ આ તો રૌદ્ર ધ્યાનનો કારખાના કાઢ્યો છે દાદુ આચાર્યો બાવા બધા રૌદ્ર ધ્યાનનો જ કારખાના કાઢ્યા છે બીજું બિટા શીર જીવો સીધે શી રીતે ભગવાન કહે છે સીધો સીધો ભૂજો પણ સીધે સી રીતે જુદે સી રીતે ભગવાન તો ઘણી બહુ ભાઈ સીધો હે જીવો ભૂજો સીધો સીધી સીધે પણ માણસ થઈ જાય ઉતારી સીધી જ્ઞાતિ છે પણ મારે સી રીતે કરે છે મૂળમાં જ ઊંડું મૂળમાં ઊંઘું છે આખી મૂળમાં ભૂલ ચાલી મૂળમાં જ મૂળીલાલ ખરું કે આખી ઊંડું ફર્યો પણ મને કોઈ જગ્યાએ કે આ કૃપાળી એકલા સાહેબ એ તો જ્ઞાની પુરુષ છે એ વાત એમાં બે મતદાન ઠીક હશે અને અમે નહીં હોઈએ તારે શંકિત નહીં ધર્મે પ્રાપ્ત નહીં થાય ઠીક હશે કઈ ધર્મ ક્યારે પ્રાપ્ત થાય આતું ધ્યાન ધોતર ધ્યાન થાય જાય તારે તો આતું ધ્યાન દૌતર ધ્યાન કહેતા કેટલા પુસ્તક નથી પણ આ તો સંસારી માં બિલકુલ ના રહી શકે એવું છે બિલકુલ એ આ તો ધ્યાન દ્રૌત ધ્યાન ના આવે તો સમજણ આવે તો માત્ર અને મતગ મતગની મજબૂતીઓ મતગત ની ભરવાડ્યો મતગત ની મોકલ્યો આગ્રહો નિરાગ્રહો દુરાગ્રહો ભગવાન નિરાગ્રહ કેવા અને આ તો રહી ને ભગવાન માર્ગ નિરાગ રહી ગયું છે તો તમે મને કહો ના બાદ સાહેબ ગ્રમ છે તો હું ફરી ગયો તમે વિનંતી કરું તમે જુઓ થઈ ગયો ગ્રમ છે જ્ઞાનીઓ નો કહીને ચાલતા નહીં જાગ સીધે તો કરુણા કરે કરુણા કરે કરુણા નહીં તો પછી વેહી ના ગે શું પરિણામ આ તો કેટલાયું આ શું કહેલું છે તો ભાવી ભગવાન ગયા પછી પૂર્વ વિરાટ જય સત્તન પાકું થયું તા તો નીચે ઉતાર્યું નહી કાચું ઉતાર્યું આમ દોરણા દબાવી ચઢી ગયું હોય ચડ્યા પછી ઉતારો છે એટલે કાફી બધી ઉતારતા એ સીજી એ શબ્દ માષાનો છે શું છે આપણે એટલે ખીચડી સિદ્ધ થઈ ગયા છે શું કે છે ખીચડી સિદ્ધ થઈ એટલે છે જે ઉતારી વરકો વરવા દે ત્યારે સિદ્ધ થાય ની આપણે અહીંયા આપણે સંકેત મળે ને ત્યાંથી ચઢ્યું કે છે હવે ચઢ્યું છે દોરણા દબાવી ગયું એ સીધી નથી આપણે ઉતાવી નાખો એવું કહ્યું ના કહો એટલે ના પડે વગાડ કરો છે વગાર કરે ને એની પાછ નો ક્યાં છે ને છમકારો શું કે આવી ગયા વાળી નહીં પડે છે સંસ્કાર આપ્યા કાચ ને સંસ્કાર આપ્યા આપડે લાળ ઘડી અથાણા બસાણા સંસ્કાર આપે એ થઈએ છીએ અને માણસ શું સંસ્કારી દેખાય આપેલા સંસ્કાર આપેલા શું સંસ્કારી દેખાય આપીએ છીએ લારી થી સંસ્કાર આપીએ તો વાયુ ના થઈ જાય હા અને ગરમ ચીન પડેલી ને એમાં ઠંડક નાખીએ છીએ આપણે ગરમ ગરમી ના ગરમ ના પડે એટલે આ તો આપણું આપણું રસોડું તો ધરાવું છે એમાં ઊંચા મોટી કિંમત ચીન થી બે વસ્તુઓ છે એક આદુ અને ગંદર બે બહુ મોટી ચિંતી વસ્તુ એમાં આદુ તો હું થી મોટી કિંમતી આદુ તો જેટલું વાપરો એટલું તમારું શું કહ્યું આ બધી ચીજોમાં આદુ જેવી કોઈ ચીજ નથી લાવો કે નહીં કોઈ તારા વધારે વાત કરું આદુ આદુ એ ચીજ છે કે બઉ સારા સારી ચીજ આદુ છે વાયુ નો જવા વાયુ નો દવા એવું છે માટે આદું વાપરવું આ ઉંમરે શરીર હારું હોય તો ચાલે ને હજુ તો જ્ઞાન લીધે હજુ જ્ઞાન લીધા પછી જ્ઞાન પચાવવું પડશે નઈ કઈ લઈને કાપુ લાગ્યું ચાલે પચાવવું જ પડશે આવે ત્યારેક્ષ માર્ગ ને પામ અમારું તમારું થયું ત્યાં મોક્ષ માર્ગ નથી આપડે કોઈ ધર્મ લાગતી વસ્તુ જ નથી એ બધા ઘોડાઘોડ કર્યા કરે પણ કઈક ના કરે તેના કરતો તમે કઈક કરતો હારો શું કઈક હવે રસે થાય ને તેને કવ્યા થયેલો હારો શું આ કાર્યો નથી આ તો છે બધા પણ અમારા હાથે નિમિત્તે આખા જગતનું કલ્યાણ થાયું છે એની ફોન જાગી અંતરાય પૂછવા જોઈએ તમારા અંતરાય પૂજા તમારું કામ સારું અંતરાય પૂજા હું તો શું કરું છું તો નિમિત્ત છું થયું કઈ વર્ષ માં પ્રગતિ મંડાય છે આમ દેખાય છે બહુ પ્રગતિ મંડાય છે દોડદાર ના થાય ના કહી ધર્મ ના આગળ શું કહ્યું આજ્ઞાની બહાર ના ચાલે મહાવીર ભગવાન જેવું અમારી આજ્ઞામાં કઈ મોટો ખાવાની કોઈ હરકત નથી ચાલી નથી હરકત કરી એક બ્રાહ્મણ હતો પેલો એક બ્રાહ્મણ હતો ને આપડે તો આવતો હતો મિનિટે સમાજી ગઈ ભાઈ એવી છોકરા પડાવી તો બધા માથા પેડા પડ્યા એ થોડી પડ્યા તો કઈ સમાજ હું આજ્ઞા ની બહાર ચાલુ તો મને સો પછી ગાયો બેસો બધું છે ભાઈ છે છોડીઓ છે છોકરા છે બાપા છે બધું છે પણ મને તો જમાધી મારી ગઈ ગયું બ્રાહ્મણ છે હવે આવ્યો આવ્યો તા મેં પૂછ્યું હતું કેમ આવ્યો છું દાદા મને તો તમને કઈ આપો આવ્યા દુનિયા ધરમ થતી નથી પાલતો નથી રાધા એના મરીને સ્વામી ના મળ્યા કઈક કોઈ મનસુખ ના દેખાય લોકોને દેખાય તો મને દેખાયું કઈ ચિંતા બિનતા ઘટી જાય રસ ના નીકળે નીકળીએ ને કઈક એમ કેરી કેરી નો ગોટલ ફરી હોય એ નીકળે ખરો એવું એના મળા પર દેખાય પછી નકું આ તારે મોગ છે આ ભોગ આપીને મને આ સંસ્થા જોડાશે મારો નથી કે આ નાટક કરતા કર્યા પણ પાઠ આજ્ઞામાં નિરંતર લેવાનું એ જ નહીં દાદાની આજ્ઞા એ ધર્મ બાદરી આવી હોય શુદ્ધાર્થમાં જુએ તેમજ કર્યું ને અને સુકાઈ ગયેલી દેખે ઉપરથી હિંમળ્યું હોય તો શુદ્ધાર્થ દર્શન કરી પાત્ર વ્યવસ્થિત છે શ્રી બાકી આખો દરે આજ્ઞા આજ્ઞામાં એટલે કોઈ વખતે તકલીફ આવેદ થઈ જાય આખો શિંદે નો છોકરો કામદાર નો છોકરો કામદાર જય સશ્રીલા ગાય એ તો મને ખબર નથી તમને દેશે તમને ત્રિધારનો દવા જ દેખાડવાનો છે હમણાં જ જોયું છે કે આવું વાપું હોય તો હા પણ આવું જોઈ માં હોય શાસ્ત્ર માં પુસ્તક માં વાંચી ના હોય આ તો અક્રમ માર્ગ નું વિજ્ઞાન અગિયાર નું આશ્ચર્ય છે મનુષ્ય પણ હું શીખવાનું નથી મનુષ્ય પણ આની નાદારી નીકળી છે શું થઈ છે મનુષ્ય પણ નાદારી તારું લોક કહે છે મનુષ્ય પણ રીતે જતું રહે તારું કહું તપાસ કરી દે વિચાર પાછળતા રહે છે કે દેવગતિના આવે છે એટલે સુપર હ્યુમનના વિચાર આવે છે સુપરનું હ્યુમન કોને કહેવાય દેવગતિ કોણ કહેવાનું હોય કે તમે આ ભાઈ હો બે એક વખત નુકસાન કર્યું તો ફરી એમનું કામ કરે એ તમારી ગુણકાર કરે ફરી પાછું એમને કામ કરે ત્યાં તમે અવરું કરો ફરી એમ તમે એમને કામ કરે તમે અવરું કરો તમને પાછું કામ કરે તો ફરી કરે એ સુપર હ્યુમન કહેવાય જો એવું કોઈ કરોડો પૈસા બે પગ થી પડી લેવાય છે આ કાળમાં બે પગ શું કરાવે વધારે હોય તો સારું કે તદ્સન તારે વિચાર કોને કહેવાય કે તમે એમને નુકસાન કર્યું હોય તો એ પછી વખત આવે તો તમને પણ એ નુકસાન કરે બરાબર ને ખબર પણ તમે નુકસાન ના કર્યું તો તમને ક્યારે નહીં કરે બરાબર ને અને તમે એમને પણ એ ભાવ લીધો હોય તો તમારી પણ એ ન્યાયી બનાવે છે તમે કાળો નકાવ્યો હોય તો કાળો કરે બરોબર ને એ મનુષ્યમાં આવે પડી સરખે હરખું હોય સરખે હરખું હોય બાકી આખો દડો વિચાર લોભનાલ લો પડાયું અણહક પઢાઈ લેવાનું અણહકું ભોગી લેવાનું આ પાસતાની નિશાની છે આખું વર્લ્ડ હમણાં પડ્યું છે અણહકું કેમ કરીને પઢાઈ લેવું હોય તો ભેગું નહીં થયું ને કેટલે કહે છે કે આ બધા નિશાવાળા હાથમાં ખરે ભેગું થયું તું વિધાન થોડું નહીં સમજાય છે ને આ તો સના બાબા આવા થઈ બેસા મળ્યું નથી તેના ખબર ને એટલે જે ભીપતી ભીડથી હોય દિલથી ચોખ્ખો આત્મા આવે તો પણ ના લે જો ત્યારે એ ભાઈ મનુષ્ય સંપૂર્ણ પ્રમાણિકતાના જો અને પછી તો આ બે પગ ના ચાર થાય એટલે લોકોના ખેતરા ફેર્યા લે ભેંસ થઈ હોય તો દિલ સુધી આપ્યા કરે એમ અને જે નરક ગતિ છે આ કારણે ઘણા લોકોને નરકગતિ જ વધારે છે કારણ કે રૌર્ય ધ્યાન જ કરશે રૌદ કોની પાસેથી વધારે પડાય ન પેલો આપડી ખ્યાલ ખ્યાલ કરે મારા ખ્યાલ તો જ શું કરે આ કાળા પછી શીખી લાયો કારણ કે ભાઈ મારે ચારી વાર પછી આપણું બધે એટલે ચારી વાર લાણ ચારી વાર આપીને ટોલમાર્પમાં ફેરફાર કરે નહીં તે તે નરક ગતિમાં જાય પ્રતિબંધ ભૂલી ગયો અલગ ગતિ માં જાય એનું એક જ કાર્ય એકનું એક કાર્ય જો પ્રતિબંધ કરે આપે ભાઈ મારે આ ખોટું કરવું નથી કરવું પડે છે એવું પ્રતિબંધ કરે બહારના લોકો હોય ને બહારના લોકો વીટલા જવાના જ હોય બીચારો બાકી કોઈને નર્ક બહારના લોકો ના હોય એ લોકો બિચાર એવા છે કેવા કરશે એ તો આ લોકો માટે જ નર્ક હોય નરકતિ આ હિન્દુસ્તાન ના લોકો માટે હિન્દુસ્તાન ના લોકો છે એમાંથી આ પેલા ઉપર નાખાય ને બોમ્બ બોમ્બ નાખનાર એ નાખનારા માણસો જાય એ તો વિદ્યા તો જેને જે આવી આરમભાઈ એને ભાન નથી કે આનાથી શું થશે એ તો સહજ ભાવના લોકો છે કે આફ્રિકા ના મનુષ્યો એ કરે એક અને આપડે સ્વ માં છીએ કેવા છીએ છઠ્ઠા માં આફ્રિકા એક રહે એક રહે એક પેલા ઓસ્ટ્રેલિયામાં બધા છે જંગલી છે મેડમ છે અમેરિકામાં છે બધા કાળા બધા એક રહે ને આના અંગ્રેજો બીજામાં હોય કોઈ ત્રીજામાં હોય બોલો આ મુસ્લિમો ચોથામાં હોય આ ચીના ચોથામાં હોય આપણે હિન્દુ સમાજ પાંચ ગણું છો એ માલું એટલે ઝડપો ઝડતો માલ આવ્યો ઉર્ગતિ કરતો દીકરા અને આફ્રિક એ નોંધી એક થયો કોઈનો દીકરો થયો પછી બગડો સઘડો છો અગડો પોતડો આ પો આ પોટપાસ લોકો ફૂલ ડેવલપ થયેલા હિન્દુસ્તાનના લોકો ફૂલ્લી ડેવલ અધ્યાત્મની બાબતમાં એવું ફૂલ્લી ડેવલપ થયેલા એ જો અમને માર્ગ ના મળ્યો તો વરંશમાં લે વરંશ લાય જાનવરની ગતિમાં જાય તો નરેકે જાય એવું કહ્યું માર્ગ ના મળ્યો અને માર્ગ મળ્યો તો દેવગતિમાં ચાલે જાય ને વોક્ષે કેટલી વલતેજાર ના કરવું જોઈએ એવું કેટલા વર્ષ રાખે એવું તો બહુ મને ખ્યાલ નથી આઈ રીતે થાય છે એવો બહુ ખ્યાલ નથી પણ સરસ સ્વભાવ કે કરુણા કે શ્રદ્ધા આપણા થાય કોઈ સેવા કરવી એવી નાનપણથી ભાવ છે એ બરાબર એ બધા સારો ભાવ પણ બીજા બીજા વાંકા ભાવ છે કે આ તો રૌદ એ તો આપણે તમને ખ્યાલ છે પહોંચાડતા નથી ભરવી હા હે પઢાઈ લેવાની રહેલું ખોરાક ના ના હાથમાં હાલત પણ લેવાની ઈચ્છા નથી એ બરોબર છે એટલે ભાવ સારો કેવાયો એ ચોખ્ખો ભાવ કહેવાયો પણ હવે કરે આજે ધ્યાન કહેવાય છે અને ભણસારા પછી ખાવાની ઈચ્છા કરે આપડે હોય અને શું કહ્યું શે કે મારી જશે શું થશે શું ખબર પડે ભગવાને શું કહ્યું કે આ દુનિયા મોટા મોટો અહંકારી કોણ કે જે પોતાની ચિંતા કરે છે તે શું છે મારું આમ થયું છે આ દુનિયામાં કોઈ માણસ જન્મ નથી સંડા તમે જોયે લોકો માં સંદાસવાની શક્તિ વાળો તમે સમય ને જયારે અત્યાર ખબર પડે ધકેટ ધકેલ કરે છે કેવી રીતે ધકેલ છે આ નર્મદા નદી માં આગળ થતી પાણી આવે નહી તારે પથ્થરા બધા ગબડે એને કિનારા પછી પથ્થરની વાત કિનારા હોય ને તો આવડાવો પડે કોઈ આવડો ટુકડો પડે બધા ગમડે ભાઈ નદી ભાઈ ખબર ને પાણીના ધક્કા લઈને અને પછી ગબડ્યા પછી શું થાય એ પાણી એમને ખેંચે શું કરે પાણી એને ખેંચે એ નોનો નો ના દેગો મોટો બોટા દેગો હું પડી જાય કેવું ખબર ને અને એ ખરો પાણી ખેતી આમ લઈ જાય ને એક ખરો આમ લઈ જાય આમ અથડાયું તેમ અથડાયું આમ અથડાયું તેમ અથડાથ એમ કરતા કરતા અહીંયા આગળ આવે ભારબૂજ તારે શિવલિંગ જેવા થઈ જાય કેવું બહુ બટો તારે થાય એટલું બધું અસ્તમ થતા થતા આવ્યા તારે અહિયાં ભારબૂજ આવે તારે આ શિવ લઈ જાય લોકો દર્શન કરે છે શિવ લઈ જાય એવો અને પછી દર્શન કરે તાર પહેલા આ શિવલિંગ આ જીવો પહેલેથી એનું બધું સત્તા નથી આ કુદરત રહે આમથી આમ અથાય છે કેવું જયારે ગોર થાય ત્યારે શંકિત પ્રાપ્ત થાય અને શંકિત થયું ત્યારથી પોતાની સત્તા માર્યો ત્યાં સુધી સત્તા જોતા જ નહીં ગયું આ તમે દાખલો ક્ષણ પુરુષાર્થમાં પુરુષાર્થ હોય તમે ડાયરી ઉદ્ધતિ ડાયરી તને ક્યાં કરે છે બધા પુરુષાર્થ આવ્યા પુરુષાર્થમાં આ તો ગ્રંથિ જ છે પુરુષાર્થ હું પુરુષ છું એ ભ્રાંતિ તે પુરુષ કહેવાય નઈ આ તો ભગવાને અબળાવને અબળા તારે ભગવાનની પાસે ગયા કેટલાક લોકો શીખિયા ને બધા મુસલમાનો બધા શું બોલો છો અમે અબડા છીએ પુરુષ છે ને તારે ભાઈ અબડા સાથી કઉ છું પુરુષ કિશો ભૂજલા હા આનંદગનજી કે પુરુષ કેવાનું કેદીતનાથ ભગવાન તમે તો ક્રોધમાં માયા લો છે હું તો એનાથી હારી ને બેઠો શ્રી કહે છે ભગવાને હબડા દેખાય કુતરો કૂતરી પણ બધા કુતરો કુતરો કુત્રી ને કૂતરો એમ કહેવાય એમાં કુતરા પણ બધા કૂતરો કેવાય ભેગો કેવું આ બધી હબડાઓ કઈ છે ભગવાન જય હિન્દ પેલા મુજવતા નથી ને હવે તમને વાથરી મારતા નથી ને પેલા તો વાથરી માર માર કરે છે કપાળ કહ્યું કે મૂઝવા નથી અમને આવે કે છે કરે શું થયા કરે આખો લાડો અભૂઝન કર્યા છકરીયા કરે આ અમદાવાદ ના સેટ છકરી બરાબર મગાયા બફાયા કરે છે એવું પૂછીશતા છકરી જોઈ લઉં તકે હા તમે ભરાય મજા આવે કેટલી બફા એટલી બાજુ ત્યારે બાજુ તમે બફાઈ રહ્યા છો એવું એવું શું આવડો ને પછી બધા હિન્દુ આપણા લોકમાં જાય ભારતીમાં એટલે પછી તાલીગ્રામ લઈ લેજો હા તો દર્શન કરવા જાયગ્રામ બહાર પથરા પડ્યા હતા છોકરા દૂર અથડાય છે અને પોતાના ગંદના દોડે જ અથડાયા કરે કેવું સમજ ને અથડી અથડી થાય છે બાર નકમ આવું કોઈ ખોટ નથી જવાની અથડી અથડી ને થાય છે અને આ ભગવાનની મૂર્તિ નો તો ઘડી ઘડીને દમ નીકળી ગયો હતો અને આ તો ટકરાઈ ટી ને ગોળ થાય ટકરાઈ ટકરીને ગોળ થાય ત્યાર પછી મને કહે છે અમારે ઘેર વઢનાર આ વઢ ના થાય બહુ સીધું થઈશ સારી ગ્રામ સીધું થઈશો હારા ઘરે ઘડો પાછો હારા કરેલો સારી થઈ જાઓ આ તો જેમ પથરા પડે છે ને કહ્યું નહી ભગવાન મહાવીર કે અત્યારે યાદ ત્યાર પછી હવે કેટલી વાત કરી તમને હમણાં વાત હવે મળી આ બધા મનુષ્ય માત્ર ટકરાતા ટકરાતા ટકરાતા તેમાં પહેલા જે પથરા પડે છે એ નદી ની દેખડી છે તે વખતે આફ્રિકન મનુષ્ય હોય એવા કેવા હાઈ જો ખૂણો વાગ્યો તો કેવું પતાનો ખૂણો લાગ્યો અને એમ કરતા કરતા એ યુરોપ માં બેઠું ઈજીપ્ત માં બેઠું યુરોપ માં બેઠું તો થયું ને આ બાજુ મુસ્લિમો બેઠું એમ કરતો કરતું આવડો થયો આવડો થયો અકડાયો આમ સાઈડ પાછો થયો બે પાખો નો થયો એમ કરતા કરતા અહીંયા તારા ગોળ થઈ ગયા ચાલીસ રા સમજે જેટલા જેટલા હાથે ચડ્યા એટલા દેવમાં પૂજામાં શું કહ્યું એટલા પણ ફરી આવશે આ નફાબો ના જાય હિન્દુસ્તાનમાં બેસવા પછી નફામાં જાય હા એટલે આ તો બધું હજુ તો ઘણો કાર કાઢવો પડશે પણ તે નફો જાય નહિ પેલા તો ચડતા ચડશે સમજ ને અને જુ છે ભગવાન ગતા વંદ પછી માંગે છે શું કે ભગવાન કહી ગયા પડ્યું એટલે જળશાયા કૃષિ નહી ક્રિયા ને આપવા માન્યો એટલે ઘર થઈ ગયા સામાયિક ભગવાન નો નિરાગ્રહી માર્ગ હતો તે મુસ્લિમો દુરાગ્રહી ના હોય એવા દુરાગ્રહી થઈ બેઠા જતા મુસ્લિમો આવા દુરાગ્રહી ના હોય કસ્તુબી છે કેવું કસ્તુર બી છે હિસાબ નહી આપડે ભગત ખેડૂતો આવો મારો આડે નું માર અર્પતે પોપોવાની જોખમદારી છે આપણી જોખમદારી છે જો જોખમદારી પોપોતાને સાથે વાત કરીએ કે ભગવાનના માર્ગમાં આવું ન હોય પણ ભગવાન એમ કહ્યું કે માથાને ધળ થકે વીત નવી કેા રહે એવા કે એકાતો બોલ મા વિરે નિરવાળ પછી ઘડી ઘાળ વર્ષહી તાજા મા વિરે બાક કાજળ જળ દે મહાવીરે વાક્યુવત સુનો કમ કાજળ જળ દે મહાવીરે વાક્યુવત સુનો કમ કાજળ જળ દે મહાવીરે નારક ગતિ કોને કે નારક ગતિમાં શું છે નારક ગતિમાં શું છે આલા સંઘાસતે આવા નતો ને અને પણ દબાવવાનો સંઘાસ હતા ને ડબ્બામાં જીવડા થાય માહન કરતી હોય કેવી બે ગતિઓ એવી છે સામ સામી એક દેવ ગતિ ઉજ્જવળ માં છે નરકતિ અધોર માં છે દેવ વિપક્ષી છે ઈચ્છા કરે એ પ્રમાણ એક ફક્ત દુઃખ શું કારણ કે જે દેવી લાવ્યો હોય બદલાય બીજી ભવતિક દુઃખ નથી ઓણપ નથી પણ આ રાગદેશ ઓણપકાર બદલે છે તો પાછા હું જીધા ખરાબી આ જગત છે હું તીને ચોકાર એટલે ત્યાં પાછા આયા હે ઇન્દ્ર રાજા હોય પાકા મહેન્દ્ર હોય એટલે મહેન્દ્રભાઈ પેથા હોય ને સભા મંડપમાં એટલે બીજા દેવો આવે તો બીજા દે હે પાછા બહાર દ્વારપેવ હોય શું કરું દ્વારપ શું હોય દેવગતિ માં કઈ દેવ હોય દ્વારપાર ને શું પૂછ્યું ને કઈ ભાઈ મહેન્દ્ર મહેન્દ્ર આયા સોનો મહેન્દ્ર ભાઈન્દ્ર કર્યા પછી બધા કરે છે ને એવું કર્યા તો તો ઘે દફા કર્યા તો પેહલી હારી બીજી ઠીક છે કઈ બીજી ઠીક છે ને ચોથી તો આ હિમાલય કશે લોખંડ નો હોય અને જો અહીથી ગભરાય તો ચોથી હાથમાં પડે હિમાલય તો હિમાલય કળે કણ છૂટા પડી જાય લોખંડો પડે એ કીધું તો ઠંડી છે શું તેની ટાઈમ ગરમી છે અને પછી ઠંડી પાર તો મોટા મોટા માણસો ને જવા ને આ હોટેલમાં ખાના અમે તો પહેરા કોણ જાય ગરમ પહેરા ના જવાનું અમને કોણ કહેવાય છે મોટા મોટા લોકો મળે આ લોકો શું પાક કરે આપણે એમની બેનંતી કરે વસ્તુ બહાર આવ્યા ખરા છે એવાનું છોડી દે મેરી ગયા મેરી ગયા ચક્કર ના છોડે તને શું કહે ને એ આ ધીઘો તો તું જીતો લઉ મદ જવાની હોય તો તું ધડી જી પોલીસે મતલબ જવાની તો ધડી નાખે જાય છે બે ના પેલા ચાર નરગતિ બંધ કેમ થઈ ગયું એ તો રાડ દેવાનું હું રાઢા દેવાનું આખું હિન્દુસ્તાન લઉં જવાનું તો બોલે આખું હિન્દુસ્તાન ધરું દીધા એવું તો બોલે આ બહુ સાફ મળી માં જરાાય માંથી